દાદા મેળા એટલે સુરત માં એટલે બિલકુલ ખેડા રસી હા કેટલા રસી કરે હા મને ઈનામ ના આપનારા મળશે ઈનામ આપનારું આમ બધું જોશે એ પરીક્ષા દેનાર પરીક્ષા લેનાર હશે નઈ Why is it Shirève Ar.? sociedad under a Actually, it's true, the lord comes fromını, who will be here to vibracje, who will be using one and the stars. Rocky and the gods. Shutte, this teacher was very good. Modal. AAAA ś આપણા બધો છે પણ અનુભવ ભાઈ પ્રશ્ન ચિંતન કરી શકાય બરોબર શાંતિભાઈ તો રહી ગયા લાગી જવાબો નું ચિંતન સંસારમાં બીજું કહેવાય જવા બીજું સાંભળ્યું નાના લોકો ભાઈઓ બીજું ત્યારે સુખ સુખ માં દબાવ કેવી રીતે રાખવો સુખ દુઃખ માં તબાળ કઈ રીતે રાખો નિદ્રાવતી કરવા શું કરે મોટો કરવા શું કરેવા કઈ આજ્ઞાઓ આત્મ પ્રશ્ન સભુ દર્શન કરવા શું પ્રયત્ન કરવા નવ પ્રશ્ન સભુમાં પ્રેમ બતાવવા શું કર્યું તમે શું કર્યું આ નવ કલમો તમે શું हम समझे बीजा प्रश्न शुभ जुदो शरीर जुदो નિરંતર પછી ત્રીજા પ્રશ્ન બીજા પ્રશ્ન માં કિસ્તાન કી રીતે પ્રાપ્ત કરી શકાય બરાબર પ્રભુ નું કિર્તન સંકલ્પ વિકલ્પ આવે છે તો કરવું ક્યાં હોય વિચારી નાસ ભણવા નો હોય ને નાસપણ સિન્દ્રઘાટ ના લોકો માણસ કર્યું ના તો માણસો કરે છે પ્રભુ ને કઈ લેવા દેવા નથી ભગવાન નામ સ્મરણ ને કઈ લેવા દેવા નથી નામ સમય તો તમારે એકાગ્રતા કરી હોય શાંતિ રાખ મન ની શાંતિ જોઈ છે નામ સ્વયં કરવું હોય દેવા નથી સંકલ્પ વિકલ્પ હોય સંકલ્પ નિર્વિકલ્પ સમાધિ ની નિંદા ઓછી ઊંઘતા જ નથી પણ નિંદા ઓછી કઈ પણ બો રહ્યો નથી પછી મોહરણ ક્યાં રહ્યો મોફ મેળવવા માટે શું નિયમો જે આજ્ઞા પાડ છે પ્રભુ દર્શન કરવા ખૂબ શું પ્રયત્ન કરવા શું પ્રયત્ન આ જવાબ જે આપો છો તે આમ નો જવાબ થયો પણ સામાન્ય માણસે આપ કેવી સમજાવો શરૂઆત છે દાદા પાસે આવ્યા નથી નવી વ્યક્તિ છે તો એને આપ કેવી રીતે સમજાવો સુખ દુઃખ માં સંભાળો જે રીતે રાખવો સુખ દુઃખ એ કલ્પના છે કલ્પિત વસ્તુ છે સાદી વસ્તુ નથી બહાર નીકળો ક્યારે કલ્પના થી બહાર નીકળો બરાબર ક્યારે રૂપમાં સંભાળો નહીં કલ્પિત વસ્તુ બને સુખરૂપમાં સંભાવે બની શકે નહીં આ સુખ ખરે કરતું જ નથી આ તો આરોપી જ સુખ છે કલ્પિત સુખ છે આપણે માનીએ તો સુખ નહીં ને સુખ જ નહીં દરેજોમાં તમને સુખ આવે જો તમે આરોપ કરો તો આવે એના દરેક નહીં આવે એટલે સુખ સુખ કલ્પિત વસ્તુ કદાચ જગત ને અસર કરે છે મોટા મોટી જબરજસ્ત અસર કરે છે સુખ દુઃખથી આપો જગત લડે છે બિલન ખોટી કલ્પના જુદો છે પણ અનુભવાય છે તે જુદો થાય છે અને હું અરવિંદભાઈ ખરેખર અરવિંદભાઈ નથી ખરેખર આ છું તો જય रियल रियलाइज टाइम एथिकल सेल्फ रियल रियलाइज આ ત્રણેયનો રિલેટેડ યલસ તરીકે કેમ દિન અને એ તો ત્યાં સુધી કલ્પના વિકલ્પ કલ્પના અને કલ્પના તો અદૃશ્ય બરા આને ગેરિયર મત આવ જુદો છે તદ્દન જુદો સા અનુભવ ન કે થતો પણ અનુભવ હતો કી અનુભવ તો ગેરીકલ થા ઉતારે બધા હિમાલય મારી પાછા આવે કરીને પણ હિમાલય માંડે કઈ જગ્યા ની આ વસ્તુ થાય એવી વ્યવસ્થિત આ તો ખૂબ થોડોક અવતાર હોય જ્ઞાની પણ હિન્દુસ્તાન કેટલા જ્ઞાનીઓ છે જ્ઞાનીઓ ચાલે નહી જેના બુદ્ધિ સેન્ટ નથી જ્ઞાન જ્ઞાની આપડે પડેલા જ્ઞાન સાધા જ્ઞાની બુદ્ધિ જ ના હોય સા ના હોય કે જગતમાં ખૂબ એકાદ હોય તો કામ કરી જાય તો સાતા જ્ઞાની ને બુદ્ધિ હોય ની બિલકુલ તેમનો ખાસ અજ્ઞાન બુદ્ધિ લિમિટેશન લિમિટેશન એ જ્ઞાન કહેવાય નહીં અને બુદ્ધિ અહંકારી હોય જે અંદિ ના હોય નામ ના કહેવા માત્ર ના મળે વાત છે ચિંતન કઈ રીતે થાય પ્રભુ નું ચિંતન કોણ કરે ભગત કરે તો આ તો પોતે નિરીકત થયો એટલે ભગતસિંહ પર પોતે જ દબાણ પોતે પોતાનું લેવા દે નામ સમય તો ગિંદર ઘાટર માં દાખલ થાય ત્યારે ભગવાન ની ભક્તિ માં જવા માટે નામ એકાગ્રતા લાવે તેને શાંતિ રહે મન ની શાંતિ રહેતા મનની શાંતિ રામ રામ બોલો નિંદ્રા ઓછી કરવા શું કરવું કારણ કે ના હોય વિકલ્પ નિર્વિકલ્પ થી ખોરાક ખરા કર ના લે નિર્વિકલ્પ ધંધા જ જાય નઈ જે ખોરાક લે તે ધંધા જાય વિકલ્પી ફરક લે અને વિકલ્પી સંડા નાની આજ્ઞા પાસે આજ્ઞા પાસે રહી છે તમે પ્રાપ્તિ કરો પછી આજના બાર વિરાઈ ગયો પછી બીજું કોઈ પૂછ્યું બધું બધા જગત ના તમામ પ્રશ્નો વર્લ્ડ એવો કોઈ પ્રશ્ન થી બાકી રાખી શકાય વધારવા શું કરો તમે પ્રભુ પ્રેમ વધારવા શું કરવું જોઈએ વધારવા શું કરવું જોઈએ વધારવા નહીં વધારે થઈ ગયું થઈ ગયું પ્રભુ પ્રે આવ્યા પછી જાય નઈ ઉતરે નહી ઉતરે નઈ ઉતરે એટલે ચડે નઈ અમને જ્ઞાન આપવા જેવું શું લાગ્યું તમારા વિચારો હોય ધ્યાન દેવું પછી બીજી વાત થાય આ પ્રશ્નો જોયા પછી આપણે અમને શું જ્ઞાન આપવા જો આપને લાગે છે હા તમે હવે રવિવારે આવો તમારું બધું સરસ તમારા થઈ જાય રવિવારે આ તમારી બધું છે તમારી ઈચ્છા પૂરી થઈ જાય અનંતની ઈચ્છા પૂરી થઈ જાય રહીવાને આવે આનંદ અવતારની જે ઈચ્છા હતી ત્યાં રહીવાના જેટલી થઈ જાય રહીવાને સાંભળી લીધો છે હા સેન્ટર છે હા મારે ક્યાં હોય એમના રિલેટિવ છે સંબંધી થાય આ હોલ જે છે ને એમના સંબંધી જાય સંબંધી જાય રિલેટિવ હા એમને આપી રે આપી દેવી ડાયરી આવ્યો હતો અભ્યાત્પૂર્ણ કોઈ સંપૂર્ણ વધારે થરાય થાય થોડી એવું કોઈ બાળ આવ્યો નથી આ કાળ આવ્યો છે સમાન સુધી આપણે જે પછી સંસ્થાન પૂછવાનું મા પછી પરિણામ જીવિત સ્વાગત કર્યું એમના વિશે આપણો અભિપ્રાય શું છે કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થઈ ગયા એમના વિશે આપણો અભિપ્રાય શું છે ભગવાન છે એમ અભિપ્રાય બરોબર એમના અવતારે છે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 એના પ્રત્યે પટેલ નો ક્ષત્રિય બરાબર છે સર્વ લોકો કૃષ્ણ ભગવાન પરમાત્મા સ્વરૂપે માને છે બરોબર છે એટલા માણસ એના માટે બરોબર છે ના માનતા હોય માટે નહીં મુસ્લિમો ના માને એના માટે નહીં ના માનુષ્ય ની એના મૃત્યુ પછી શું ગતિ થાય મનુષ્ય ની એના મૃત્યુ પછી શું ગતિ થાય કઈ ગતિ થાય અનકડું ઘાતો પીતો હોય અનકડું લેતો હોય ઓછા બે પગ થાય ના થાય પડી જવાનું બંધ થઈ જાય કઈ ગતિ સારી બે પગ વાળી મોકલીવું છે મનુષ્યમાં આપવું હોય તો સદગરતા નું સેવન જોઈએ આજુબાજુ બહુ સદગર માં આપવાના હોય એ માટે કઈ છે સભા ને અર્થ જરૂર નથી આજુબાજુ તમે કામ ના કરો સભા હોય તો એનું કામ ના કરો ફરી પાસે કામ કરે ફરી તમે કરેલો કર્યા કરે તો ઉપર ના માટે તો રિઝર્વેશન હોય છે દેવગઢી પરિઝર્વેશન રિઝર્વેશન હોય છે જયારે ત્યાં આગળ હોય છે સારી હોય છે અને ચાર પગવા પડે આપડે કોઈ છતાં હિંસા કરે મકતા બાવા દેવાનું પોતાનો ફાયદો ને થતો હોય તો નરકતિ બધવા નવી ગતિ ભાઈ એલા આનો એક ના આય તમારી ક્રિયા ઉપરથી તમારા ક્રિયા ઉપર રહેશે કર્મ ઉપરથી પડનામ તો આજો આજો બનાવી કાંકા આજા બનાવી કાંકા તો છો બોલ આને એનો બી હા હા તમારી નામ કેવાય ઘણું ઉત્તમ કેવાય ઘણું ટાઈમ આવે છે કામ કરી દેજો દાદા ભગવાન નથી બોલું તું મારે ચાર દિગ્રી પૂરી કરી અને પછી મંત્રો છે અને ડેરા નથી લેજો તો મંત્રો બાંધી લીધા વિશે તમારી માન્યતા સ્વર્ગવી છે આપની માન્યતા શું છે સ્વર્ગવિ છે આ ભૂમિ પર નથી આ ભૂમિ પર અહિયાં આગળ દુઃખ ફરી થાય છે ને એ તો વધુ કરતા માં દુઃખ છે હા નર્ક નર્ક તો જોયું હોય તો સ્વર્ગ અને નર્ક બધું અહીં છે ઘણા લોકો તમારો અભિપ્રાય છે બાર લોકો ને કેશ્વર નહીં જતા આવડતો બોલે કોને ખબર જવાબદાર જવાબદાર બોલ્યો ના પૃષ્ણપ્રભાર ને કહ્યું નથી કર્યો કૃષ્ણપ્રભાતું બોલો એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે તમારા પોતાના બારા વર્ષે બહાર નીકળતા જાય લાઈન લાગેલી ઊંચા ઊંચો માણસો અને ઊંચો માણસ ત્યારે આ ઊંચો કર્યો તે જોડે વાળા ને વાગ્યો ત્યારે એ પાત્ર માણસ હતો એને કોળી વાગી આ પેલાની કોળી પીવાની અને વાગી પીવા ઘણું બળી ઉત એટલે પેલે પેલા આગળ અલગ કોણી આગળ આગળ દિવાળ ની પગર ઇ પદ્ધતિનું છે ભગવાન પણ છે ભગવાન કઈ કરતા કોઈ બીજા કરતા નથી ભગવાન નાય છે આ ભજન થાય નહીં એટલે મગજ માંગરમાં કોઈ રસ્તો જાય બાઉન્ડ્રી બાઉન્ડ્રી એટેક આવે પાકિસ્તાન બાઉન્ડ્રી ભાઈક આવે અહીંયા અહીંયા આર્ટ નો એટેક આવે અહીંયા આઠ નો એટેક આવે તે દા પદરેક થોડી જ આ પાડે એક એકના હાલ કરો ને આ એટેક આલ આ કરે મટી કે દાતે આ બધું કરી રે આ વિચાર થીું લઈ કે નું કેરો દે નું લઈ લે કે દા વિચાર હા અને આને આને જે પડી જાય છે વિચાર થી દે નું આ નિયુન થાય છે નું આને મરે તો સવારે સવારે કે આવવાની ઓકે એ રાજ કે ઓય ના જ્ઞાતિ બધી કેવું ભોગે લૌકિક વાત માં રાકિક ના જ્ઞાની ભોગ્યો છે પૂછવાની જ બુદ્ધિ નથી પૂછવાની જ બુદ્ધિ નથી હા એમને તમારા દર્શન કરતા ભગવાન જાણો છો તમે જાણે દ્રષ્ટિ ના હોય જ્ઞાન હોય તો દ્રષ્ટિ તો પછી આવે ને દ્રષ્ટિ પછી આવે પછી આવે ની કામ બદલવા દે જ્ઞાન બદલવા દે જ્ઞાન બધું વાત્યું ભૌતિક વાગ દ્રષ્ટિ છે ભૌતિક ભાગ શું છે દ્રષ્ટિ બદલાય સારા સંજે સ્ટિ ભૌતિક માં શું છે એવું દુઃખ છે એવું ના वील पावर तोल पावर तैयारी राजपेशन मैन ऑफ डिशीजन तो थी सके આપણે ઘર થી આવે તો આપણે ઓળખી શક્યા વિશ્વાસ નથી આવતો એ માટે શું કરવું મને ખબર તારે જીવન આત્મ જ્ઞાન છે કેવું પૂછ્યું કહ્યું સમય દ્રષ્ટિ સમય દ્રષ્ટિ હોય તો તને આત્મકલ્યાન દેવાય એ તો બરોબર છે પણ એને પછી રાત પુન્યા બંધ હોય તો આત્મકલ્યાણ ક્યાંથી થાય રાત દ્વેષ પુણ્યા નું બંધ હોય તો એનો મોક્ષ ક્યાંથી થાય પાપ નો કરતા છે તો પછી ક્યારે જાય તો એ ન થાય તો એ ક્યારે જાય જો એ ન થાય તો જાય ક્યારે મોક્ષ માં મોક્ષ માં પુણ્યા નું બંધ હોય એ બી પાપનો પુણ્યા નું બંધી હોય તો એ પણ પાપ જ ઉદય છે ને એ પાપ નો ઉદય છે એ જીવ તો ક્યાં હા પણ દી જીવ પરું નામ કહેવાય કે આત્મા પ્રાપ્ત થયો હોય તેને જેની દ્રષ્ટિ બદલી ગયેલી હોય તેને સંસારમાં સુખ દેખાતું ના હોય તેને સંસારમાં વિનાશી સુખ સમય દ્રષ્ટિ અવિનાશી સુખ ને પર ને સ્વર સમ્ય દિ જીવ ને પર અને સ્વ ની ભેદ ની તો ખબર છે ને હોય આ ખબર હોય તો પૂન હોય એ તો પછી હા પછવા કોની 20 ગુરુ પર્યાયમાં એ પુણ્યનો બંધ સાચવી રાખે તેનો મુક્ષ કરે કોના માટે નૈતિક પર્યાયમાં બેછે તો પુદગલ પર્યાયમાં જો પુણ્યનો બંધ જો સાચવી રાખે તો પછી એનો મોક્ષ ન થાય ને સાપાર્નિ થાને પરનો ભેદ છે એટલે મોક્ષ છે એય એ મોક્ષ પછી આને જે જીવી રહેતી કોક એમ એ તો એ તો ઓન પેપર છે હે ऑन पेपर स्व पर नो भेद तो ऑन पेपर पेपर, ने, पेपर पर नो वाग वाग हिंदा ना करें स्व पर भेद जापर उ સ્વ ને પર નું પર નું ભેદ જાણે પણ જો બંધન હોય તો મોક્ષ કેવી રીતે જાય સ્વપર્ ભેદ થાય ને એટલે બોક્સ જ હોય સ્વામી જાય પણ સ્વર્ણ ભેદ હોય ને હોય તો નમસ્કાર કરવા માટે મારી પાસે પચાસ હજાર માણસે નમસ્કાર કરવા તૈયાર છું હોય તો દેખાડો પેપર કામ લાગે છે અને પેપર પર તો હોય સપન ભેદ સપન ભેદ શબ્દ માં આવી શકતો જ નથી પૂરો શબ્દ માં નથી આ કાબુ અને ઓરું તે હોય પાડવા માટે જાણકાર જોઈ ને નથી જોઈએ જાણકાર બપા આત્મા અને બેઠા માટે જાણકાર જોઈએ જોઈએ તો ખોટું પડે અને તો દ્રષ્ટિ બદલાય કોઈ દ્રષ્ટિ બદલાય નહીં દ્રષ્ટિ બદલી હોય તો બધા લોકો દર્શક કરવા ખુશી હોય દ્રષ્ટિ ના બદલાય એની એક ભૌતિક દ્રષ્ટિ જ હોય મને હજી સમજાતું નથી બરાબર ધડી થવું બીજી મિથાદસ્તી છોકરા બાપ થવું બીજી મિત્રાદસ્તી આ મામો થવું આમ કાકો થવું કેટલી મિથા દ્રશ્યો છે એ તો અસંખ્ય ઘણી છે આ દ્રષ્ટિયો બધી આપડી વિરાશ થઈ જાય હું સમય પણ આ દ્રષ્ટિ ના થાય થાય ને કરવાની ઈચ્છા છે તારા જ્ઞાન લીધેલું છે ચંપકભાઈ ત્યાં કેસીભાઈ ના ઘરે તમારે સત્સંગ ગણા કર્યું મહારાજ સાહેબ ની સાથે હતા ને આપડે મહારાજ સાહેબ ની સાથે લીધેલું છે એવું જ્ઞાન પછી દખન ના કરવા પણ મારા સંજોગો આવતા નથી એવા સંજોગો એટલે કે મારા બેરાણી વેઠાણી બહુ અગેન્સ્ટ છે આમાં જેઠાણી મારે જ્ઞાન લેવું છે પણ મારા સંજોગ બેસતા નથી તમને કહો ને સંજોગ કરી આપો આવે ગયો કોઈ જ દેખાય ના મા